હા ધ્યાન ધ્યાન કહેવાના જોડે આપડે સમજ રાખી જાય મજા આવે એ તમારે સારા બોલતા જવું બરાબર આવો આવો હા આમ તો વર્ગે છે આમ તો બસ થઈ જવું જોઈએ તમારે પણ આપણે બસ ક્યાં જવું ક્યાં જકતા હૈ નહી બસ એ તમારે જવું છે બસ તો લેયે છે 5 નંબર આગળ જઈએ કે રે મને મળી દાદા જોયું છે સવાર ને કહું છું કે તારે જોઈએ કેટલું રડ અમને કઈ શરમ નથી તારી સાથે આવું કર્યું છે ને રડ કઈ વાંધો નથી આપણે તરુલતા છે ને જેમ જેમ ના કેવા દે પતાવો કરે પુરુષાર કરે તો હજી બે હાજ વા થાય અમે બહાર જઈએ રાખા પણ આજે નીકળ્યું છે તો કાઢો તારા હા દાદા અમે કાઢી છે ને તો અમારે વાત થાય કે બધી કરે ભેગી કરીને શું કરવાની શું એમ કે બધી પુણ્યા ભેગી કરીને શું ફાયદો દાદા ની કૃપા જોઈએ પુણ્ય કરવા કૃપા કૃપા મેળવવામાં કાચું પાડે છે દાદા કૃપા મેળવવામાં ના પડે તો વાપરું એ વાત કરી दादा밧 તો ખાસ કંઈ ન એને કરી બધું તમે શું સમજો કણ દાદા હવે આજે ધડ ધડ કરે છે એનો તો ઉપાય મે મની માટે કરે છે બોલી માટે કરે છે એક જરા એ શી સારા જબ કર દે દેવના જીવ સંસારમાં સંસાર થી બહાર એસડી બધા <likewise> દીને ખૂબ તડકાવી બુદ્ધિ દેને જતે આપણે મસ્ત દેવું છે નકી નકી નકી કરી દાદા હાલ એકદમ નિશ્ચય કરી દીધો રાતે કે આજ આ નહીં આ નહીં નહી તો આ કે દે બુદ્ધિને આ પાંઢાય રહે બુદ્ધિ રહી ગઈ બસ એટલે તૈયાર બુદ્ધિને તૈયાર તાલીમ એટલે એ બુદ્ધિ એટલે આપણે રક્ષણ માટે ઝાકવું પડે કે સાચા આવવાનું નથી તો મધ્ય કેત્રે ભરાય એટલે ઉત્તમ કે આ હા તો તેથી કેત્રે ભરાય એની મતા હોય માં તો બની સવધારમાં જ રહેવાનું દાદા દાદા ઘણીવાર પોતાના રક્ષણ માટે ઝાકું પડે તો ત્યારે શું કરું પોતાના રક્ષણ માટે ઝાકું પડે ત્યારે શું કરું પોતાના રક્ષણ તો થાય જ પોતાના રક્ષણ કાયમ નતે રક્ષણ લાવે એટલે કાયમ રહે દક્ષિન જ ઘણી વખત બીજું તો વી આર બોલિંગ અને કેટાલી 20 આનો ક્વન્ટર આ બધા મારા સબ કુએ જે બોલનો સેટ કે નિરખ પાક છે આ નલાઈ કે તે ઉપર પોતાને ઘરે ગયો અને દુબને એટા ઉત કુગા જે થી કે થાતી હોય એ સમજે સાધારું ભાગે ભાગે અમારે બધું બાકી કે નથી પણ એના પક્ષ માં બઉ ખરાબ ના લાગે હજી જાય કે ના હવે આપણે દાદા નક્કી કર્યું ચાલે અંદર એની કો આ બરાબર grasp માં મારી પકડમાં આ બરાબર grasp માં પકડમાં રહેતી રહેવાનું તો grasp માં પાસ થઈ જાય આ હા હવે એને એને grasp થી છૂટી જવા દે એની પકડમાં નઈ રહેવા દે વિદાદી રહે દે ને તમે કહેતા કે વિદાદી લઈ જાને કે દેબર વિદાદ હા હા એ તો કાલ પાછળથી હોય છે તમે આપણને કઈ કામ કરીએ ને એમાં કામ થાય જ હોય અને અંતર મને શું જ પડી જાય અને તરત થઈ જાય તો ખાવા રસીમાંથી ગાતું હોય એમાંથી કઈ કે ના મેં જોયું કે તું તમને બહુ છે પણ પછી એ પડે અને પોતે માને કે આવ મને હા મને આવડે છે નહીં કરવું પછી કરતી હોય શું જ કરાવતી પછી એ તો થાય અને પછી જોડે પાછું ગરવ રસ રાખે મને કેવું સરસ મને આવડેસ ની પછી મીઠો લાગ્યા આવડે લાગતું ઘણી વખત લાગે પછી ઘણી વખત એમ થાય કે દાદા એ કર્યું છે લાગે ખરું ખરું હા કર્યું હતું એમ મીઠું લાગે મીઠું લાગે અને બરોબર છે બરોબર છે એમ નહીં થઈયા એટલે તુરંત જ એ કામ સબ કર્યું એ કામ પૂરી થઈ ગયું દરિના થઈ ગયો આ એક તો দাদা નક્કી કરી દીધું કાલે રાતે જ નક્કી કરી દીધું કે ક્યાં ક્યાંથી હવે ચાલુ આ તો ચાલુ છે પણ હું ધ્યાન લેવાનું છે અમી પડી ગઈ કે તે આલી હમજે દાદા આ ગરવા રસ કેવી રીતે કાઢીએ ગરવા રસ ને કાઢવો કેવી રીતે અથવા તો અત્યારે બુધીત આઈડિયા રસગુર સરસ ગણી બીજા મસરી તારે તમારો આજ્ઞા પાડો શું થઈ જાય અને આજ્ઞા પડવાથી કર્યા કરું બધા બોલ્યા ગરસ કે અત્યાર સુધી ગર્વ રસમાં જ આનંદ માણ્યા કરતા હતા હું પાંચના કેવી રીતના દાદા અત્યાર સુધી કઈ પણ થાય ને તો એવી રીતના ધમકાય છે શું કહેવાનું આવે જેટલું આપડે એમ કહેવા જે કે ઉદાહરણમાં આપડે માણસું કોટિંગ નાખો એક ગરબા જાય યહી જતે મે ભાઈ દીધું આ રેવે જલના સાબળલાય આ કે આફીનતી મોકળો નું હા સંભે થું હા હા સાથી કે છે આપા ધર્મ ધર્મ તો તે લેરા તમારે એને જલ્દી કામ છે હા જલ્દી છે જલ્દી જતી ના ડાડા હા પે કીધું તમે કે શેમ્પૂ લાગે ને ભઈ લાગે મે શેમ્પૂ લે લાગે શેમ્પૂ લાગે એ મે દીધું તો બહુ જ પેરેડી વાળા નથી બોલતો ભાઈ લાગે ને લાગે તમારો ભાઈ ઓછો વતન થઈ ગયા તમે સારા માણસો મને બોલાવી બોલાવો એવું ક્યાં થતું જે દે આગે છે માને હા યાર ઉગદ ને તે માંગે છે યલો ગાં ચલો ગા કરો બસ યલો ગા કરો ચલો ગા તને ના આચાર ધ્યાન પડ્યો છે તમારી જન આ જવાબ એ વિદાય દે વિદાય દે બ્યાગત પાત્ર બે આજાર પચાસ એ બહુ મોટા મોટા કપડ એવું કપડા આવડે પડ્યા હે કદન બુરકન હે બુરકન હે બોલા ભાઈ એ નહી કદા બસ જેલો પોચું બોલા ચાહી મુંજી લેવા હે હા આટલો બાર આવ મારું જ્ઞાન હોય નઈ કેવું સારો ઉપકાર માં સમજ ભેગા થાય હું તમારા ઉપકાર છે પણ કઉે હું કઈ રીતે હું તો નિવેદા આપડે આપે બીજો બી શબ્દ કીધો હતો કે જ્યાં સુધી સામો મહારાજ બોરું દેખાશે ત્યાં સુધી કપટ ખેડતા રામા એ કોફદર મત મને મહારાજ શબ્દતે હતા સુધી તમારા સતત કે મને લાગેલ નહી સદા સુધી યાદલે હે પોતાના કપટ છે હવે સામો સામા કપટ દેખાય એટલે બંને રીતે કપટ બીજી રીતે જુઓ એટલે કપટ જ છે ભોળો જુઓ કે કપી જુઓ એ કપટ જ છે આ તો હવે એ તો એ તો શુદ્ધાર્થ રીતે પણ આ તો બીજી વાત એ મારા સીરટનો દાઈ સપનું કે માં સકારાનું છે મારા સુબક નાયા તો જો છે મતલબ કે તમારા પોતાના સંસારના ગોરા ગોરા એનો ગોપણ આપણે કે લેતા હૈ આપણા પાકા કે અંદર આપણે લોબો ડળો આપણી અભ્યાસ છે આપણી ભાઈ ને ગોકળી ભાઈ ને રુબી ભાઈ ને તેમ પૂછવાનું પ્રવળો કરા હા હા એના આધારે જીવન અને પાછા ઉપર થી એમ કહો છો અમે કર્યું કોઈ વખત એવું પણ કરીએ કે હા તમે કર્યું તમે ખુશો એ જાણીએ અમે પૂછીએ પણ બહુ ઉપર ચઢશો એવું સમજાવીએ પાછા તમે પુષ્પા ના પક્ષ માં પુષ્પા જાય છે પોતાની જાત ને નીચું પડવા દેવા માંગતા નથી પોતે ખબર છે કે નઈ આવું છે સાચું અંદર હોય કે હા કદાચ આમાં સાચું નથી હવે દાદા પછી હા છ માંથી પંચાણું વખત કે નવ્વાણું વખત ઉપરાડું જવાય એક જ વખત કદાચ હવે થોડી સમજ પડે કે લેવું ના જોઈએ એવી સમજ પડે પણ જયારે ન લઈએ ત્યારે એ વર્તન માં આવે દાદા આપડે <laughs> <laughs> <laughs> આપડે ના લેવાય આપડે કઈ હોય ધરી સારા પોતાના માણ નહી પણ સારા નથી લેવું માન કેવું પણ માટે અક્કલ નથી લેવું કેવું પણ માન તમને એવું કીધું હશે ને પણ જયારે કોઈ વખાણ કરે ત્યારે પણ એમ જ કેવું થાય આટલું કામ બીજું કામ કરે આ જીત્યા રસ રોકાણ કરે કરેની વખત આયે ને ના ભંગાય દે બી દારું પરવંતે બી આખ્યાન મલાપે છે હા હા તો આ આરતી પરવંતે હા હા લાય કોઈ બંતર આરતી હા હા તે દિવસ પર હા ચા હા હા તો અવળો બોલે ક્યારે સંભાળે કે દારામ જરાય નહિ હા ઉપરા લે દે આ હા પેલા માં તો આનંદ થાય તેનો દુઃખ ના આનંદ એ ભોગવવાનું સાધન કરું તમ કે વિરાટ મોદી અક્કલ કે તાર કે અસર મારે એટલે કે એને સંભાળ લે દીત કે ના એની બહુ તું એટના દે છે જારે હું તારો તો ગાણ નથી તારા તને તો નહી તો નહી એટલે જાય હોય જાય તો કમા સાંકળાવ વળળ દે કે રહે દેને શું કે કરો તો નહી ના આપણું બનશે તમારું તમને પાછું આપ્યું છે અને એમાં રડવા છો કે મોડું ચડાયું છે સ્વીકારી લો તમારું બધું કોઈ વખત એવું બને કે કોઈ આપણી જોડે જબરાઈ કરતું હોય અને આપણને ખબર હોય કે આપડી જોડે જબરાઈ કરે છે પણ આપણે એવા સંજોગો હોય કે આપડે એની જબરાઈ અંદર આવવું જ પડે ત્યારે બી આપડે એમ જ કહેવાનું કે આ તમારું નથી બધું જગડાઈ કરી જાય છે મારી જોડે હવે જાણી જોઈને એને જબડ કરવા દે ને દાદા આજ્ઞામાં રહે છે એટલે આપડે એની જોડે રોજ કઈ કરવાની જોડે કેવાની એટલે આજે જોડે કોઈ દાદા એની જોડે ના કરતા હતા રસ લેવા આપણે ના દેખાય ને ભૂલ હોય પણ દેખાય ની ભૂલ દેખાયું કરે ભૂલ આપણી હોય પણ ભૂલ બીજા ને પોઈન્ટ કરીને ખસી જાય તાળો માથા તમે ખસી જાય છે પેલા માં આપણી ભૂલ પણ ના દેખાય અને પેલું ચોટે પોતાની ભૂલ હોય પણ પોતાની પોતે ચોટેલો રહે અને પાછી પોતાની ભૂલ નથી એમ કરીને પાછું ગર્વ રસ પણ કેમ જાય કે કે એવું થાય એવરી સેકન્ડ એવરી મિનિટ આવ કરે દાદા આ દાદા મર્યા તોય આવ કરે અલી એવરી મિનિટ આરે આરે ફરી આલે દાદા બસ થઈ જાય જે જે આરામથી ખોરાક લે આદરા આદરા કુબર હા કુબર જે લાભુ લાગે ઘરે લાભ સમજાઈ સમજાયું દાદા ઘણું બધું સમજાયું છે કહું છું એને યારે લેશે ગાલી કે ઘરે દેને કોઈ ન હોય કે એટલે બહુ અસર થાય ને કે જાણે હોય એટલે અસર બહુ થાય ને હા બરાબર છે હા એટલે કઈ નથી અસર आपे करूने के जेने असर बहुत इन्हें एक हृदय से तो कई असर में रीत करो, करो को વાસી નહી થઈ ગયું બે હોય અરીસો ટકા બીજું દોઢ નથી હોય એમ એક જ નથી હોય બે ના થાય બે થી બે હળી હળી બે નું બરાબર ઘોડે છે તુર ડે કો આ દે કેનતા એટલે થઈ જ્યા બેરે દે હા હા હા બેરે દે સીધરીયે છે કઈ શ્રી નદી એ બો અમાર દે હા ચાલે ચાલે આ દે દે ને કસી હા અલહ કે કે જ ન તો દે યે બઉ મોટી વાત રૂપિયા તારે વાત થયું છે તાર ગાડી બધાય ના કર મને બોલ બાર ડાક્ટર ના પાછી મી વગેરે રૂમ પરિવાર કરો ફુલા વગેરે અહીંયા આવી વાત કરો એમની વાત ખૂબ કરાવન વધારે વાગ્યું